અંતરાય કર્મો કેવા જે લીધું લેવા થોડી જગતું છે તો એક દાદા ના બાર મને હા ડોલર આપ્યા જ છે એની ખાતરી છે ભાઈ ચાલશે એ ભૂલી ના ભૂલા ભૂલા ને હાથ બઉ લો છે બે ત્રણ હજાર ડોલર ના ડોલર ને બે ચાર આપવાના નથી કર્યા છે એપા છે કે નહીં અરે ભાઈ એની ચિંતા નહીં કરે ત્યાં જોદાર લઈ જાય એને જોઈતા આપી જઈ જાવીને આપડે આપવાનું છે આ તો હોય તો બધે રાખવું નહીં પણ ચીન કર્યા કું કુંચ કર્યા ના હોય તારી હાઈ કરી મહાત્મા પરમ વિનય નથી રાખતા જેવું કે દાદા ને હાજરીમાં ઊંઘવાય નહી ખવાય નહી લાંબા પગ ના કરાય એવો બધો ના થાય આપડે ઘણા કાયદા થાય આપડે લો લો કેમ વાંધો આવે વાંધો નથી ઉઠાયો પણ આવો જો અમે રાખે નહીં તો શું બેઠું પછી પેલું એમ પૂછે છે કે ઊંઘાય આપડે વિનય જોવું હોય તો ઇન્ડિયા માં આઠ હજાર માણસ એમ માં ખબર ના પડે કે આઠ હજાર માણસ દરમિયાન નથી એટલે આને શું કેવાય અય કહેવાય કે શું એમ જાણવા મળે તમે આપતા આપતા પુત્ર પાસે હું જોકું નહી ખાવાનું આપતા પુત્ર એમના માટે કઈ છે આદેશચર્ય પાડે છે ભગત કલ્યાણ ના નિમિત્તે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 એકદમ ભાવ થી ગાતા હોય કઈ તો બીજા ને ડિસ્ટર્બન્સ થાય એનું શું કારણ તો એક સાથે બે જગ્યા તો જવાય નહિ અને ના જઈએ તો બંને ને થાય તો એવી જગ્યાએ શું કરવું એમ એક જ સમય બે જગ્યા મોહન ત્યાં જાય છે આ બાજુ જેની પાસે આપડે ના જઈએ અને એના માટે મોહન કેવું પ્રતિબંધ કરી લો નઈ એ બધું મારું મારું બે દાદા મહેશ ભી પૂછે છે કે આ પ્રત્યક્ષ હાજર છોકર છો પછી મંદિર બાંધવાની મારા ઉપરી છે એનું મંદિર તરફ પતિ ગયો અને બીજું કૃષ્ણ ભગવાન કરવા મધ તૂટી જાય એ હેતુ માટે અને આપણા લોકોને આ સુરેન્દ્ર એ કાયમ હાજર છે માટે મારો હાજર છે માટે એના દર્શન કરવાનું જોઈએ રૂબરૂ જોઈ શકાય નહીં એટલે મૂર્તિ મૂકી બરોબર અમારા થ્રુ કરે એટલે જેને ટેકો કરે તેકો કરે અને તરત હેલ્પ વાગે જેને જે કરે ને જે પેલા માલકી મારી નથી પ્રભુદાજી ઘણા કર્યા દસ હજાર બાકી વ્યાજ આપી દે દસ હજાર દસ હજાર બાકી છે ના આયા ના આપે એ નુકસાન કરતા અમારી માલકી નથી આના માલકી નથી આ આટલા મંદિરો છે તો પછી બીજા બીજા વધવાની શું જરૂર છે મંદિરો કામમાં ના લાગ્યા લાગ્યા તેથી આ સારું મંદિર મંદિર કામ લાગ્યા નહી ચિંતા કોઈ ઘટી અને દુઃખ ઘટ્યા નહીં એટલે આ નવું મંદિર આરસ નું મંદિર સંપૂર્ણ માં ફેર શું ભગવાન ફેર આપડે અહીંયા આગળ આ રેગન કામ કરી છે હાલ એક પ્રાચીન કામ કરે કે આ બધા ભગવાન થી ગયા સત્તા રગરનાથ ભગવાન દેવા સત્તાવાર મંદિર ને સત્તા વાયુ મંદિર છે માન આવે ના મા આવે તો કરે ના માન આવે છે એના કરી એનું કોઈ બંધન નથી સમજાવે કોણ નવા હાજર ના હોય તૈયાર થઈ રહ્યું છે અત્યારે સમજાવે છે અત્યારે ઇન્ડિયા માં મે અને એક દિવસ માં ચાર પાંચ દસ ગણવામાં આપી પ્રશ્ન દાદા આપ ભાઈ પૂછે છે દા ના હોય દાદા ને ગાડી કૌન સંભાળ ગાડી નહીં લેકિ ફર સંભાલે બિર જાય બધું જ કૌન સંભળાવી ના લેકિંગ દાદા આપ આપણે હુંગે પૈસા કે લાલચ માં ચક્કર મેં પસાર કમવાના ચા કે નામ થી જે પોત પોતાનું એ લઈ જમા પૈસા ની લાલચ માં ફસાઈ જશે દાદા હાજર રહેવાય કે એવું ના જ બને બધા નું બને છે ને તમારું ના બને એની શું ખાતરી આવું પૈસા બનાવા વાળા તમારી પાછળ બીજા રાત્રિ માંગવાની બાર હંડ્રેડ પર્સન્ટ વાત માન હતી મારે ને રાત્રે ખાતરી વાળું હંડ્રેડ પર્સન્ટ વાળું ખાતરી વાર જવા જશે ને એમને કેવું ના જોયું પોતે પોતે કોઈ કેવું ના જોયું હું જ્ઞાની છું નઈ તો આની બધી જવાબ આપતા નહી આવે પોતે કેવું ના જો એ જવાબ આપતા નહીં પૂછે પાણી લાગી ગયું પાસે મૈસૂર ની નજીક બેલપુરા મૈસૂર ની નજીક સાઉથ ઇન્ડિયા માં મૈસૂર ની નજીક શ્રવણ બેલપુરા મૈસૂર કરું ને મૈસૂર રાજ્ય સ્થાપના થયેલી છે પ્રતિષ્ઠા થયેલી છે તો એ બધા ના દર્શન કરે અત્યારે તો ફળ મળે ખરું એમ પૂછે છે એ વિધિ થયેલી કેવાય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 ખાતરી ખાતરી વાર ની હોય હન્ડ્રેડ પર્સન્ટ કેશ જ હોય તો પછી ઉધાર અને દિરાસન મને નહીં આપતા પોતે ના પાડી નહીં પછી ઢગડે બંધ વધવા મળે કોઈ નું ફાળકી નથી આવતી દુઃખી નહી કરે બુદ્ધિ વગર ની વાત બિલકુલ થવાય ભાઈ પૂછે બુદ્ધિ વગર કેવી રીતે થવાય બી થયું સહેલું નથી કરે ઇતિહાસ માં ખાતરી ગયેલી રાજના ટીકો આતો એટલે બેય રાજા નતા ટીકો રે ટીકો કરે તો કે આ બીજું હું મન કે તો તો પાસન ને બહુ બધો ઉધાર છે એટલે પાઇપલ બી હમ હા ગયા વર્ષે જ્ઞાન લીધેલું છે દાદા અને સારું રહે છે મારે મારે પોતા આ માર્ગ જુદી આપે અલાય માર્ગ સા માર્ગ ઇલેવન ટોવેલ્ડર ઇલેવન ટોવેલ્ડર ચિંતા રહી કોઈ માણસો નહીં ચિંતા રહી તુનિયામાં કોઈ દરે તમારે બે હતો અને સાત હજારમાં એમને છે મે કરોડો ના થાય દેરી ઉદાહરણ ફરે રખડે ભેદના પુરુષ હોય ચાર યુદ્ધ ના પુલ હોય એટલે મારે પછી ના આવે ભવિષ્ય વાણી નથી तो था। चारी तो चारी तो तो तो कि ते भविष्य कहो के नहीं नही रत्ना भविष्य कह रत्ना जो भैसे ભવિષ્ય એવું જે આપ કઈ રીતે કહી શકો છો આપને કઈ રીતના ખબર પડે છે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 જે ઉલીસ મિનિટ તમે બધું જોઈ આયોગ ભાઈ પૂછું કે વચ્ચે લોક માં ના દેતા મધ્ય રૂપના મનુષ્ય ઉપર અને એક બે લોકો ગતિ ચાર ગતિ વાળા લોક છે અને ચાર ગતિમાં લોક માં જાય મનુષ્ય હેરાન આવી જાય એટલે પછી પછી માં જવું પડે એના હેરાન રીતના ગુણો તો સારું મળેલા ગુણો ઘણા લોકો એવા હો ચાર ચુ પૂજા છે પછી નર્ક ની નર્ક જેવું છે નર્ક વિશે વાત કરો ને નર્ક લોકો મુસલમાને મુસાફરો ત્યાંથી લાવું બહુ મંદિર ઉભ્યો કીર્મ છોકરા માટે મેળવું ખાદી કરવા બહાર ત્યારે એક બાજુ રાજા આવે તો શિકાર કરવા મારી બધું મારી મંદિર માં એ બહુ કોચ ચાલે કેટલા રેગ્યુલર અને બોલવા દીધું કોચ આ બધું સારું છે તો કોચ એરાવા એનર્જી તો મળે તો ડોક્ટર નગરતા બહુ ભૂખ નતી સા બોલશે દુખો દીતે છે ને પોતાની ભાત રમે આવું ન્યાય થી આપવા જાય નથી આખું મનુષ્ય જોવાન છે તમાર આભાર મંગન કર રેલો બોલ્યો બોલ્યો વરાય છે અને બે બે વજન આવી ગયો દેવડા હા કેવો છે કેવો વિષય બેડ એકલા ગામમાં પોગી છે બીજો વજન નતા એમો તો હાલ છે અચ્છા તો હાલ એ والله હવે દેજો ના થાય અમુક લો લેવલ જોઈએ થોડુંક જાણી લોણવા જેવું જગત છે આવું પુસ્તકો જગત નથી જગત જુદી સોના ની બેડી ની છે દાદા પૂછે છે કે દેવો ને સોના ની બેડી અને મનુષ્ય ને લોડા ની બેડી એવું કે બે લોકોમાં છે અને આ બેડી સા મનુષ્ય માંથી મોકો જઈ શકે તો બે બધું બે આવું પડે એવું છે મનુષ્ય જોતા હિન્દુસ્તાન બીજેપી બીજેપી જા ઇન્ડિયન હોય કેમ કેમ ટાયર પૂછે છે દાદા ઓલ ધ બધા લોકો ઇન્ડિયન છે બધા લોકો ઇન્ડિયન છે બધું જે બધા છે બધા જે દેવગતિમાં છે એ બધા દેવો ઇન્ડિયન જ છે ના બધી જાતના પ્રોફ અમેરિકન ફાર કોમ્પ્લાસ ઇન્ડિયન ભલે ભાઈ પૂછે એવું કેમ દાદા એમ પૂછે એને એમનો સવાલ એ છે કે એવું કેમ કાંજે જા હી સબ એરિયા દે ગયા ના એના આઈસી નંબર લાગે દેગા તો ઈસેટ ગ્રામંત્રઈયામાં ઈયામાં ઈસેટ કરના તો ઈયામાં ઈસેટ કરના તો તો ભાર ને આખી કર ઈસેટ તો બના ચા દાદા હિન્દુસ્તાનમાં પણ હિંસક તો બહુ અને હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિસેક છે હિંસા નો સાગર ક્યાં છે આગળ ઉતા કામ કર્યું બે સમજાવી દઉં વિશે મારતી હોય ભય ત્યાં સુધી થાય સારી જિંદગી વાયલન્ટ કરતા રહો અખીર મેન વાયલન્ટ બન ગયા હો કે એક માણસ આખી ના અભિપ્રાય થઈ ગયો અભિપ્રાય થઈ ગયો ને બે મહિના <laughs> <laughs> <laughs> <laughs> <laughs> બે મહિના ઉપર જે રીતનું હતું અને અત્યારે જે રીતે છે તે બંને ગાળો મને ફળ મળશે અક્રમ વિજ્ઞાન અમે તમને ઇટ કોન્ટી લે લેજાના અમે તમને મોર્ટલ માં ઊભો છે ના ના પાછો લઈ વેઈ ટુ ટીન કે લિયે ફ્લેટ કરતી આવે છે ખાને કાં તો બોલ મહેશ પૂછે છે ત્યાર પછી જાતો